ભાવ કર્મ થી ભાવ કર્મ ધરા મે આ સિવાય ભાવ કર્મ બીજી કોઈ વસ્તુ હોય નહિ જેને કસાઈ ભાવ કે ભાવ કર્મ અને બીજું રહ્યું નો કર્મ કે જે ભાવ કર નથી એ બધા એ નોકર શું કહીશ સંધ્યા પૂજા કરે વ્યાખ્યાન કરે બધા નોકર વ્યાખ્યાન કરતો તે વ્યાખ્યાન વાત તે નોકર આ ઢોકણ હમકર જો અમજો ને ગારી પણ હતી તો બધું આખું જગત જીતી જાય નથી પણ અત્યારે તારી બઉ થઈ ગયો બહુ આવું અત્યારે કઈ દીકર નથી ખરી વાર કઈ કરીશું નોકર જો સમજાય નહીં તો ગુસ્સા વગર કોઈ માણસ કોઈ ધોલ મારી કરો બાપ છોકરા મારી શકે શું કરે બાપ છોકરા બધા લોકો કેવાય ત્યારે આ નવું છે શું થાય છે જાગ કરવે હો નવું કામ થશે એટલે બઉ હમજા થયેલું જાગ આ વિજ્ઞાન ગયા શું કેવાય છે મેં તને કહ્યું પછી રાખીશ હવે રહી છે હવે સિમંદર સ્વામી પાસે જ્યાં અંદર ત્યાં નદી પર પછી નોકરી કરે તો કરજો ની એ દ્રવ્યક્રમ છે તમે ચાલે નથી આવે છે નથી એટલે એટલે અજાગ્રતિ તો કેવાય જ ને એમને બધું બધું દેખાય અહીંયા એટલું નહિ બધે આ ખ્યાલ તો હોય ને શું થઈ રહ્યો એમને પછી પડેલી જ ના હોય ને એમને તો એમની હોય બાર જોવા દેવાય ખરી જાગૃતિ અંદર ની ખરી જાગૃતિ બાર ની જાગૃતિ જાગૃતિ બાર ની જાગૃતિ ગયા ક્યાંક મારા બે છોકરા નથી તે ત્યારે નથી તે જાગૃત આ તો પહેલા નથી ને એમ જાગૃત કે જેને અંદર ખાલી મળે છે હા ભાવ કર્મ ને આધારે દ્રવ્ય કર્મ અને કર્મ છે भावकर्म आधार गुणी थी भावकर्म ના દાદા ભાવ કર્મ વ્યતિરેક ગુણ છે બરાબર છે પણ આ જે ભાવ છે એના ભાવ આ દ્રવ્ય કર્મ નો કર્મ ગુણો છે વ્યતિરેક ગુણો છે ધંધાય છે કેવી રીતે ભાવ ઘણ બંધાય છે કેવી રીતે ક્રોધ કરો પોતે ત્યારે ક્રોધ થાય તો થઈ જાય આ કોષ થાય બરાબર છે થયું ના થયું પણ હા હર ગયો નામનો હર ગયો ઉપર પ્રગટ ના થઈ તો ક્રોધ છે કે રોજ તો આપડા લોકો કેમ કે મહિનાયા કરે છે મહિના ભાઈ શું ધુમાયા કરે છે ધુમાયા કરે છે મૂળ શબ્દ ધુમાયા કરે છે એ મહિના કરે છે પોતે જ છે તે એ કર્મ ઉદય થાય ક્રોધ ક્રોધ છે તે ભડકો થાય અદવ થાય ભડકા થશે આ ધુમાયા કરે સુધી કોઈ જોડે બોલે નઈ કહેમાયા કરે દાદા ધુમાયા કરતો એ સારું કે બાર બોલી નાખે એ સારું આજુ બાજુ વાળા માટે અગ્નિ આપડી પર નાખે ચલો બરાબર બોલ નઈ પણ દાદા ભરે તો એને શું ફાયદો કરે પોતે એકલો મળે તો એને ફાયદો તો હશે ને હા તો જે કિનારે છે તેને કિનારે છે તેને સામે કિનારે જવાનું મફત માં મળે મફત માં ટિકિટ લેવી ના પડે મોક્ષ માટે શું આવું કરે તો બે ધોલન મારે લેવાનું છે ખરેખર તો જે પોતે ગુસ્સે કરે એને પોતાના જ નુકસાન છે માને નહીં પણ એને સમજાવીએ ને સાયન્ટિફિક રીતે દાદા ની દ્રષ્ટિ થી સમજાવીએ મન ગમ ખાઈ જાય માણસ પણ ધૂંધવા જાય થોડો પોતાની ઈચ્છાથી ધું કરે પેલો જે ધુમાયા કરે છે એ તો ઈચ્છાથી હોય આપડે કઈક માણસ બોલ ને ધુમાયા કરે છે ધુમાયા કરે ના બોલ નહી બોલવી ધુમાયા કરે ધુમા ધુમાયા કરે ધુમા આવે ધુમાયા કરે એને સામે કિનારો મળે ભોગ નો પણ પછી તો એને અનુસંધાન મળી જાય ને પછી લકડી મર્યો કેટલાય બનતી ગઈ ધુમાયા જ કરતો ગુસો કરો નહી બીમારી થોડી જ કે ચોકડા નહી સાબે વસ્તુ કેટલો બચ્યો કેટલો બચાયો કેટલો નહી બચ્યો ચોકડા નહીં એટલે મરવો જ નઈ ભાઈ હિસાબે આ હિસાબે કેમ ના કરી મારી કેમ ના કરી આપડે રસ્તા માં વાત કરે બધા મળે આગળ વાળો ના થાય ટિકિટ માં જેમ ઠીક લાગે તેમ અનુકૂળ આવે તો ગયો તો એથી કે થઈએ નહી જ ના ખાયા ખાય હા એકલા ચૈયામાં જવજ ને કરવા રસ્તો એના કરતા આવડે આવડે આપી દેશે મીણબત્તી ની વાતો કવી જાય છે આપડે વાત એવું કયું કઈ કયું રાખી ગર જ ના કઈ હા સહી શું છે એ શાનું બનેલું છે આઠ કર્મ નું પોટલું છે હર ઘો કે બીજું પાછું એ દોરા ને હલ્પાવે બીજું પોતે પોતે અગિન પણ ખરાબ થઈ જાય એવું આવી ત્યાં અઢવાળું આવી અને ચાર આપડે આને ઘાટીકર ના હોય એને અઘાત આપણે ચાર એને જાતિકર્મ જાતિ જીવતું હોય તો આ જાતિ કર્ઞાનાવરણ દર્શનાવરણ જાતિકર્મ એટલે આત્મા નો ઘાત કરે આ તો બઉ સર દાખલો હતો આપ્યો નથી એવો અલગ લાગી રહ્યો આ ચાર કર્મ આત્મા ઘાત કરે ચાર કર જે છે આત્મા નો ઘાત કરેનાવર દસનાવરણ નુકસાન ના કરે આત્મા નુકસાન ના કરે એટલે આ ચાર કર્મ જ છે બીજા કરે સંભાવ નિકાલ ના કરે તો બગડે રાતાવેદની આઈ આમ દે સુઈ જાવને આ દે સફર કરે દે આઈ કોડા કોટ ના થા તો મુઆમ ના થા સર મકારી કોડાું બારે ને આતે દે નિયાતા 2013 બહુ હે આખો ગામ બેકુ કરે આમ તો કોણ આય પેલા પેલા બોલાય નાલા કેલા બધા આવે એટલા બધા ઢેર બધા થાય ના ના તલા વ્યવહારિક રીતે આવે જદુન સાચરો તો કેન સાબુ હોય ને સાબુ તો મત હોય ને કે તમ તાલ દે ઈ મત એ સાબુ કરે તાલ તો મત કોરાગો એટલે તો ના તમારા ના છે તાલ દેઈ રાગો મોહવા નગરો નમતા દે સીગન મોહનજી નું આ સાબુ કરો રાગો એટલે શું રાગો એટલે શું પૂછે નાકલો આપો નાકલો આપો એટલે સ્ત્રી પુરસ્ક નો વ્યવહાર હોય છે ને બંને શું કરું રમ મારું આપણું સુખ આપણું નહીં રમ મારું જયારે તારે સુખ જોયતું હોય ત્યારે તાપું કરીને લેલું એટલે બીડા કરી લેલું એના ક્યા તમારો રાગવાટ કેવાય હવા રાઘવાના હટી લાવ એક બેન તો એક બે ને દબાણ માટે હું તો બેઠેલો અને એમના બે ને દબાવવા માટે કુદી કુદી કૂટવા મારી ભાઈ પછી એના ભાઈ ને સમજી ગયો ભાઈ ગભરાઈ ગયો છે મેં ભલે કૂટે છે કેટલી સિસ્ટમ કેટલી સરસ इतना फील नहीं है नहीं नहीं तरीके से told you a thing majhi bharga chal go nava system jo odam par ba re bhay din ga au bhay din ga au re dile ne hal badi tu system jo the chali system jo the ab medicine de the at itol taari thi ene koi khodi ga ore મને આપડે ફોટોગ્રાફી લે સીટો કુતરી આવડે નઈ નહીં આવું નથી આપી દઉં સાબુ નાખે શું થઈ જાય કરનાર ની કોઈ જાનવર એવું દેખાતું નથી એ આ ના દેખાય એવી જગ્યા છે ચાર ભંગવાળા સો ભંગવાડા આઠ ભંગવાડાઉન્ટ કે ને તારીખ નવ છ ये सारे कारे सेना सवालो में ना ना बोला जो खदादा याद रे और आगना ना बोला तो चाले ये अंदर गोरिगन लगा त्रिवरा केम जाला जाए ताजी का आवाज में ताजी घर आओ ના પછી ચાલે દાદા દાદ રાખીને ખાવાનું કરે દાદા યાદ નહીં ખાવાનું કરે તમારે થાય કામ કરીએ એ કામ માં ચિત્ત રે અને એ લોકો સહજિક દાદા માં રહ્યા કરે જ્ઞાન મળ્યા પછી જવાબદારી શું પેસર માં લઈ આવ્યા પછી ખેડી કરી નાખી પછી અનાજ રહ્યું એ દેખાય છે ખબર છે એ પણ ખબર પડે છે અમુક અમુક જગ્યાએ આજ્ઞા ચૂકી જવાય છે કે નથી પડાતી એ પણ ખબર પડે છે એ કયા પ્રકારની જાગૃતિ કહી શકાય આપણે ફરી હવે નહી પડાવી તો આવી રીતે થાય પા કચાસ છે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 બે ન બરાબર સમજાયું નહીટલી થાય બે વિટામિન તો રાખીએ આત્મા નું વિટામિન દેહ નું વિટામિન કેસવૃદ્ધિ ખાલી દેહ નું વિટામિન તમે કયું વિટામિન કેસવૃદ્ધિ आत्मा वीर्ये आ एक बस के आत्मा नटामिन सत्संगे थता कई कचास कई भूल रही जाए जुए आम उपयोग पूर्वक रही सकात नहीं હોય દાપ લઈ લે છે કઈ ગયો બને સવારે પડે લાવ્યા છે ઘણી ખરી શક્તિ અમે વપરી જાય રાહુલ સાહેબ પૂછે છે તકાઉ ડબલ બારલી રાખે તે બારની જે જે ચીજો કહેતા ને બદલે નવો હતા આ બધા મને કોઈ કઈ જ ધ્યાન જ નથી રહે તાજી જુદે હતા અર્ધા બચા અંતરતા સુધી ન ગયા એના ઓડર છે બાકી અત્યારે બહાર નીકળીને જે ખેંચે છે એના ઓર્ડર બાકી છે તને ભૂખ લાગી હોય બજાર માં ફરતો જતો હોય પણ ખેંચે અત્યારે तो मिठाई नी दुकान हैटल के खेचे बता चुक पड़े बदा चुक पड़े अतर तो यू बने बाहर निकली तो खेचाय खरु પછી તરત પાછું આવે કાપડ ની દુકાન થઈ ગયા હજુ કોઈ જગ્યા વધારે છે તે ખબર પડશે ને વધારે ओवर ड्राफ्ट चुका पड़ा के ज्ञान ऐसी उड़ी जाए चुका पड़ा के ज्ञान उड़ी जाए भरत ड्राफ्ट ज्ञान बढ़ी जाए ज्ञान, ज्ञान हो, तो बारी <laughs> ज्ञान जोरदार होवर ड्राफी ना लगे करे नी अमरु ज्ञान बाहर તો પછી જ્ઞાન લેવાથી શું ખરાબ પડ્યો તો પછી જ્ઞાન લેવાથી શું ખરાબ પડ્યો નવા ચાર્જ ના થાય નવા ચાર્જ ના થાય નવું ચાર્જ ના થાય જૂના નો ઉકેલ આવેલું નવું ચાર્જ થાય અંદર ના શાંતિ હાથે અંદર ના દુઃખ હાથે ઓરજાબ લેવાના ભાઈ ભરવાના તમારે લેવાનું દુઃખ મટા હતા ઓરજાપ લેવાનું કાઈ બોટ બરોબર બરોબર તમાર ચાને બરોબર એક તો થાય હોય તો પછી શું થાય ઓવરડ્રાફ ચુક્યા ઉધીoga તો કઈ જાગૃતિ રાખવાની ભરત ભાઈ એક જ જાગૃતિ છે એને દેખ જવું જ્ઞાન મયા પછી ઓવરડ્રાફ બધે ખરા ઓ વધારે નહી વા દોડામાં નહી વધારેય કરો જ્ઞાન લીધા પછી ઓવરડ્રાફ કઈ રીતે વધે એની કી ભૂલ થતી હશે જેથી ઓવરડ્રાફ વધી જતા હશે ઓવર ડ્રાફ્ટ ને લીધે જાગૃતિ નથી રહેતી અને जागृति लगी रहीवर्राफ्ट बुझे थे आ क्या प्रकार निशन दीपक पूछे कार्य अधिकारण कार्य थे आ ओवरड्राफ्ट जम भरे जल्दी की भरपाई थी जाए <स्कारीटाने> <स्कारीटाने> એ માટે સૌથી સરળ રસ્તો કયો પાણી સપાટી હોય પાણી બિલકુલ ટેકરાકરા આ કંધરિયા તરા લેવલ હેપ કરીને અરે બહાર બસો ખુજ હોય હરિયાણા મેતે સે નો જો ફ્રેન્ડ હે ગ્રાઉન્ડ આતા લેવલ તો આવી હોય કે સમજાયો નહી હ સમજાયો નહી સમજાયો નહી કે આ પાગળ્યા તો હેલો રાત કે પાગળ્યા અમને દીક કે મારે બધું આવી ગયું હેં સરસ થઈ મારે મોટો ભૌતિક જાય તો હેં મોટો પડે રે આ ભલા એવી રીતે અમાર લેવલ લેવલ આવે ને લેવલ માં દીક કે મારે કથી સુધી ના આવે અમાર લેવલ આવે એટલે સંભાળ બેસ મારે તમભાવે તો અજ્ઞાની દુઃખી મારા જ્ઞાની આ પોઈન્ટ અજ્ઞાની મારે કઈ વિચાર માતાજી નઈ માતા ઘણા જે બન્યું એને બન્યાય છે તમે દુકાનદારે પાણી નોટ આપી નવું પાસે આપ્યા રૂપિયા નો સામાન આપ્યો નવ પાસે આપ્યા તને એટલે ઝઘડો થયો પડે વેપારી જોડે વેપારી જોડે હિસાબ કરવો પડે જોવા આપડે માન દેતો હોય છે તો બે રૂપિયા નો ગયો સામાન નવો પાછળ ખાલી નવું